આ જ્ઞાન કાઢી આપે કોઈ મારા જેવું તારું આવે આ ભયજનક જ્ઞાન છે કૂતરું તારે જમરાક જ્ઞાન કહેવાય ને આપણે તો જમરા છે એ જ મો ભયજનક જ્ઞાન છે આ તો કોઈ દેશમાં જમરા દુનિયા દુનિયા ચાલ્યા કરે છે હું પડ્યું ને જમરા હશે કે ભાઈ તો શું હશે આખા આખા દેશ માં બંગાળ માં જમડા દક્ષિણ માં જમડા રવિડી માં જમરાજ આવે નથી જાણતા કોણ લેવા આવતું કોણ લેવા આવતું છે કોણ લેવા આવતું છે લેવા કોણ આવતું લોકો આપડે હવે એને શું છે આનું પાતળ ફોડવું પડે છે લોકો ભય મુક્ત કરવા પડે છે ત્યાં મને કે લોકો જમરા નથી દાદા જમરા છે પણ એ રૂપ જુદું છે આવું નથી તબજો એ અમરાજ નથી પણ નિયમરાજ છે શું છે તો ભાઈ પામા જે હોય નઈ શું કરું નિયમ રાજ આપણને પાસ કરે છે નિયમ રાજ આપણને નાપાસ કરે છે નિયમ મારે છે નિયમ રાજ છે સમય ને તમે હવે યમરાજ ને બદલે નિયમરાજ આટલું જો સારું બોલ્યા હોત તો આ દેશ ભડકત નહીં ને મારી નાખ્યા જ ઉપર ઉપર બાપો છે ને એ બધું બનાવ્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આયા અને પાડાના પેટમાં બેસી ભેસના પેટમાં બેસીને એમ પાડો ઘડે છે કેટલી બધી ખરાબી ગન્યાખી છે હવે આ બધું રિપેર કરતા કરતા બહુ મુશ્કેલ થઈ મળતું રિપેર કરતા કરતા એટલી બધી મુશ્કેલી થઈ ગઈ હા જોવાનું જઈક ના જોવાનું હું બહુ નોંધમાં લોકો કેતા વરસાદ તો હા આ ચાલ ઇન્દ્ર રાજા આવશે તો રાહત પડ્યા હશે શું ઈનામ આપવું ભગવાન ઇનામે નથી એના માટે તો આ પછી શક્તિ એ તો મોટું કોમ્પ્યુટર છે એમ કોઈ કોઈ તો કોઈન જીવંત હોવો જોઈએ ચલાવનાર તો તો આપણે માનીએ ને તો એ તો ઉપર જ રહ્યો અને મોક્ષ હોય લઈ બધો ઉડી જાય જો ઉપર થાય તો મોક્ષ હોય નહીં તો ઉપરને મોક્ષ બે સાથે થઈ શકે જ નહીં ज्ञानी વ્યવસ્થિત શક્તિનો પાર પામી શકે ખરા ઠીક છે ज्ञानी વ્યવસ્થિત શક્તિને પાર પામી શકે ખરા કોણ ज्ञानी તમે પાર પામીને મે આ જ્ઞાન આ વ્યવસ્થિત આપી છે હવે થોડી બાકી છે વ્યવસ્થિત ચાર દિગ્રીનું એટલું જ બાકી રહી છે શું કર્યું બધું પાર પામીને શું વ્યવસ્થિત મેં આપીશ વ્યવસ્થિત હતું જ નહીં બધા લોકો હે પવિષ્યની ચિંતા કરીને બધું ક્યાં જ્ઞાનીઓ હોઉં શું ને અને મેં કહ્યું તમને વ્યવસ્થિત આવે પછીનું બધું વ્યવસ્થિત તમે તમે મારી આજ્ઞા બરો શું કે નથી એની રીતે પ્રગટ કર્યું એવી રીતે તે દરે છે એમની રીતે મારું તો વ્યવસ્થિત શોધખોળ છે ફરિયા આનંદ અવતાની શોધખોળ કહેવાય જગત કેવી રીતે ચાલે છે ભાઈ પૂછે છે ભગવાન એટલે કોણ ભગવાન કોને કેવા કોઈ પણ માણસ આજે પૂછનાર માણસ છે બધી મમતા જતી રહે આત્મા એજ હું છું એજ મારું છે એ છે બીજું કોઈ ચીજ તમારી હોય ત્યારે તમે ભગવાન છો શું થયો ભલે હોય દેહ ભલે તમારી બિલીફ એ બાજુ દેહ ભલે દેહ દેહ હોય કોઈ સ્ત્રી હોય છોકરાના ભાદર હો કે કોઈ જગ્યાએ સર્વિસ હોય તેને મને માતો નથી પણ તમારી બાન્યતા તો બધા જોવી જોઈએ કે હું આનો માલિક નથી અગર હું આ છું જ નહીં આઉટ માય ગોડ કોને પૂછે તૈયાર તોફાન છે સમજો ટૂંકોમ ટૂંકો વાત કઈ લાયું મહાવીર નું કે કૃષ્ણનું કે કોઈનું લાય ભગવાન છું ત્યારે દશા જુદી જશે પછી આને મોડું લાગે બધું શું થાય હા સંસાર મોડું લાગે એક કોઈ ચીજ થી બંધન ના હોય મુક્ત વિધઉટ ટેન્શન જ્યાં ક્રોધમાં માયા લોકો હોવી ના જોઈએ શું માલકી પણ ના હોવું જોઈએ આખા જગતનું કોઈ ભીખ ના હોવી જોઈએ સોનાની ભીખ ના હોવી જોઈએ અમે તમને શું કહે છે તમે જે માગો તે આપવા તેમિત પાછો શું કરું જે માગો એ પછી આપવા તે શું પાછું નિમિત્ત શું કરું જ્ઞાન ઇન્ડાયરેક્ટ નથી જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે અને અનલિમિટેડ છે શું છે को उत्पन्न स्वयं शब्द अड़ता है क्या थे आत्मा सनातन स्वयं अड़ता આત્મા એ જ્ઞાન છે એ જ વિજ્ઞાન છે પણ આ જે જ્ઞાન છે એ બુદ્ધિજન છે અને અહંકાર કરશો તો એનું ભૌતિક આવશે જે જે કરો તેનાથી બંધન જે કઈ પણ કરશો તેનાથી બંધન જે કઈ જઈ પણ જાણશો તેનાથી મુક્તિ કઈ પણ કરશો તેમ બંધન વધતું જ કઈ પણ કરશો એટલે રાગ દ્વેષ વગર રાગદેશ એના વગર કરે તો બંધન થાય પછી કરતો નથી રાગદેશ નથી કરતો નથી તમને એવું લાગે છે કે અકર્મ અકર્મ કર્મ જુએ છે કર્મ અકર્મ જુએ છે શું કહ્યું કર્મ કરે છે શું એ જોતા આવડું છે અમે આટલું બધું બોલીએ છીએ ભગવાન જે ભગવાન છે ઓળખ પાડવા માટે બાકી બીજું કહે નઈ ભગવાન એટલે શાસ્ત્રો શાસ્ત્રો માં શું કે જ્ઞાની પુરુષ જે સંસાર વાત નથી કરતા એ ગમે એટલી વાત આત્માની કરે એ મુનિ છે ચાળા કરે ના કરે અહંગાર જાય તો ચારા ઉડી જાય ને ચાળા રહે ના સલેટમાં લખીને આપે ચોપડી પર લખીને આપે समझे तो अः समझना पड़े पहले समझी ले ज्ञापी पुरुष पाभ સમજવું એનું નામ દર્શન અને પૂજ્ય હોય બધા ખુલાસા કરી લેજો બીજું પ્રાપ્તિ થાય હું તો તમને જે માગો આપવા ત્યાં પ્રાપ્તિ થાય તમારું પુણ્ય હોય તો પ્રાપ્તિ થાય બાકી મારા આત્મા ઓછી નહીં તમારા આત્મા યુ સતા પણ જેટલું કઈ પૂછાય એટલું પૂછી લેજો ભેગા થયા છે હું તો નિમિત છું શું છું ગયેલો કાગુ છે કારણ કાલે કાઢી આપ જે મોક્ષ અને કેવળ જ્ઞાન માં શું મનુભાઈ પૂછે છે મોક્ષ અને કેવળ જ્ઞાન કેવ જ્ઞાન ના થયું હોય તો એ મોક્ષ અનુભવમાં આવે અને કે અનુભવ ના આવે કે સવારે સાત વાગ્યા સૂર્ય ઉગ્યો ત્યાંથી નવ વાગ્યા જો આટલી ગરમી વધી તો બાર વાગ્યા આટલી આથી વધારે આટલી ગરમી હોવી જોઈએ એ હિસાબથી કહી શકે પણ કેવું છે છે પણ વસ્તુ નું ભાન નથી કોઈ જી ને વસ્તુ નું ભાન થાય તો એ પૂર્ણતા થાય શું કયું સમજાવો પૂર્ણત્વ આખા આખા તમામ શાસ્ત્રો નો સાર અસ્તિત્વ ગાય બાઈક વકરી એવું સમજી ગયો કે સાધુ રેખા મોટા નાની પાસેથી વસ્તુ સમજી શકાય બીજું આગળ એમ કે શું કરવાથી પાસેથી વસ્તુ તો સમજી શકાય અને અનુભવી શકાય વસ્તુ અનુભવ કઈ રીતે થાય રાજી કરવાથી રાજી કરવા રાજી કરવાથી કોઈ પણ વસ્તુ ના પ્રાપ્ત થયું હોય ને તો રાજી હોય છે ને હા નાની તો રાજી હોય છે ના હોય છે એ કેટલી આજ્ઞા પાડે છે ઉપર રાજી કેટલી આજ્ઞા પાડે છે હાજી રે ને તો તન્મા આકાર નાની ભક્તિ નિરંતર સંસાર સંસારમાં હરકત નહીં આવે એવી મારી ગેરંટી છે અને તન્માયા ભક્તિ दिन रात ये लोको ला ले। आहीं जा, आहीं <coughs> भाई पूछे लघुराज स्वामी ने, के आत्मा छ गुणो अस्तित्व वस्तुत्व પૂર્ણત્વ બસ આ ટૂંક માં સમજી લેવાનું અસ્તિત્વ નું ભાન છે વસ્તુત્વ નું ભાન થાય તો પૂર્ણ થાય થશે તમને પૂછ્યો ને કે પૂરું ક્યારે થશે કોઈ ચીજ જોઈતી ના હોય પણ એનો પુરસાદાર્થ થઈ શકે ખરો તમે કહ્યું કે પુરુષાર્થ થઈ શકે પુરુષ થઈ ગયા તમે અને પુરસાદ છે તમારો પણ પુરસાદ જેવો જોઈએ એવો મંદ પુરુષાર્થ છે કેવું છે કારણ કે પેલું પેલું વસ્તુમાં ફ્રીજમાં બધી વસ્તુ મૂકી દીધેલી ને પચી આ મૂકીએ એટલે પાછલી વસ્તુ નડે છે બધી કોરો કાગર હોય કશું નડત નહીં કે બ્લેન્ક પેપર હોય કશું હોય પણ નડે તો પણ કૂરું તો થશે જ કુરું તો અવશ્ય થશે પણ જરા આપણે સમજવું પડે કે હાલ લીધે આમ થાય છે તો एक तो अहंकार सहज अहंकार तो बीज पड़े थे शु थे પોતે સમજી જાય છે હા કાકી રે ને જ્ઞાની પૂર ને હરે એટલે હંકાર નીકળવા જ મળે અને પેલા તો બકરું કુદે એવો હંકાર નીકળે કારણ કે કરીને હંકાર બરોગ કરવાનો ભગવાન યાદ આત્મયોગ આત્મયોગ કઈ રીતે કરવો આત્મયોગ કઈ રીતે અમે તમે કરી આપ્યા નથી ચેતા ભાઈ એ કઈ રીતે સહજ હોય અને તમારે તો આગળ અમેરિકામાં ધંધો કરવા આવ્યા હતા ડોલર કમાવાયા હતા એટલે જતા મળ્યું પ્રસાદી એટલે આજ્ઞામાં રહેવું પડાવે શું કહે એમને આજ્ઞામાં રહેવાની ના રહે ને મારે કોઈની આજ્ઞામાં રહેવાનું ના હોય ને સહેજ હોય સહેજ અને તમને છતાં જયારે માલ ખાલી થશે કે સહજ થઈ જશે માલ નવો આવતો બંધ થઈ ગયો જૂનો વપરી જાય છે અને તે વપરાજાયો વપરા કરવા વાપરે શું કરું ભરેલો નીકળે છે શું છે અને ગુસ્સો થાય માનુભાઈ તો તમને ગમે નહી અને પહેલા તો ગુસ્સે થાય એકાકાર થાય વગર કરતા રહેતા ને એ ક્રોધ કહેવાય અને આની જે ગુસ્સાની પાછળ હિંસક ભાવ નથી એ ગુસ્સો જ નહીં બે વસ્તુ હોય એક તો ગુસ્સો એમાં હિંસક ભાવના હોય બી તો ના હોય એટલે જેમ પૂછશે એને એવું પણ બધા પૂછો તમે જ્ઞાની એટલે જવાનું ના હોય આખા જથક નું તમામ જ્ઞાન પ્રગટ થઈ જ હોય એ જ્ઞાન એમની પાસે આપણને બઉ સહેલે થી મળી શકે तो कर्म संन्यास કોને કહેવાય ભાઈ પૂછે છે કર્મ સંન્યાસ કોને કહેવાય શું કર્મ સંન્યાસ કોને કહેવાય તમે છે ને અંજા છે તમે કો તો રિપેર કરી આપો પછી કર્મ સંન્યાસ કેવાય भक्ति कर्म सन्यास कई भगवान करे भगव भक्ति करे भगवानी भक्ति, भक्ति, भक्ति है तो कर्म बंधाए कर्म है बंधाए वह तो ये भगवान करो तो जानवर ज्ञा भी करो तो ज्ञान भक्ति दादा ज्ञान करे तो भक्ति हाँ भक्ति क्या भक्ति भक्ति प्रकार એક અજ્ઞાન ભક્તિ તમે છ તે જસનભાઈ તમે તરીકે ભક્તિ કરો અને એક ફોર આ સુધાત્મા થયો જાણ્યા પછી ભક્તિ કરે તો એમને ભક્તિ મોક્ષ ફળ મળે અને તમને ભૌતિક ફળ મળે શું મળે પણ પુણ્ય મળે પુણ્ય સુખ મળે શું કરાઈફ ની ભક્તિ કરવાથી પાછળતા મળે લાઈફ ની ભક્તિ કરે તો પાછળ ચાર પગ ને પૂછડું વધારાનું કુદાકુદ કરા બે ત્રીન હજાર બધા જગત બધું લખી રાખવાની ભક્તિ કરીશું બોલો ભક્તિ ભક્તિ તો ભગવાન જ કરવાની હોય ને આપડે ભગવાન ને સીધું ઓળખો તો नकाम शु करे ऊंग आत्मा ऊंगा क्या तेरे को મારે પુસ્તકમાં લખવું પડ્યું છે તમારા માટે કે આખા વર્ષો ટીઓ પી મેં કડક લખ્યું અને કૃષ્ણ ભગવાન કે પ્રકૃતિ પ્રણ ન થાય એટલું કહ્યું એમને સાથે રીહ નવું બોલ્યા અને હું રીહ ચડે એવું બોલું છું શું કહ્યું ને સાચી રીત ચડે એવું વિચાર કરીને વખત બહુ ખરાબ આવ્યો છે હવે આ આ છેલ્લા માં છેલ્લો ઊંચા ચડવા નીચે ચડવા અમને ગાળો ભરો તેનો વધતો નથી પણ તમને ચેતો બહુ ડાફર લાગે અમને સારું લાગે કે કારણ કે અમને તમે ગાળો પડશે ને તો અમે તને બતાવી લઈશું અમે એ વાત છીએ કે તમને પડવા ના દઈએ શું અમને ભેગા થયા અને તમે દુઃખી થયું બનવા ના દઈએ શું ભેગા થયા માટે પછી ધોળ મારો થાય તમને બતાવીએ શું કહે માર્યું ભાઈ બતાવી દઈશું શું કહે કે અમને ભેગા થયા એટલે અમને તમને પડવા તો ના દીએ શું કહે કરુણા ને કરુણા નો પ્રકાશ શરૂઆત થઈ ભાઈ અને કોમળતા પૂરેપૂરી થવા આવી શું કરવું સમજાવો બરાબર કોમ ને દયા ધર્મ ની શરૂઆત દયા થી થાય શું કયું આ અમેરિકન લોક મર્ચીલેસપી છે કેવા છે ધર્મ જ નથી ત્યાં અને હિન્દુસ્તાન નો ધર્મ છે મરતી છે શું છે ધર્મ ની શરૂઆત દયાથી થાય આત્મધર્મ ત્યાર પછી કોમળતા ઉત્પન્ન થાય શું થાય પછી આત્મધર્મ આ મુખ અંશ ઉપર ગયા એટલે કરુણા ઉત્પન્ન થાય દયા હોય દયા તો ભરગુ કાપી નાખે જેવી વસ્તુ કોમલતા બુ અનુકંપા વાળા હોય કે એ મરતી ખરી બે સમી બુધના માં કોમરતા ના હોય અનુકંપા હોય આમ ધરું જાય કોઈ દુઃખ દેખાય બઉ દુખ થાય મહાવીર ભગવાન ને બિહાર બુદ્ધ ભગવાન જોડે બહાર માણસ ને બહુ દુખી સ્ટેજમાં કપાયલો હોય સડેલો હોય પારું નીકળતું હોય એવો કોઈ માણસ લઈ જાય નઈ તો અમને મદદ કરો છતાં બે ના જોયા એટલો બધો ફેરફાર થઈ જાય કે બુદ્ધનું મોડું ચડી જાય મારી આમ તહે ના આવે જોત રાખતા કોમળ કર લોકો દુઃખ કાઢે એ લોકો દુઃખ કાઢતા નથી એનું દુઃખ કરે એને બઉ થતું દુઃખ એનું દુઃખ કાઢવા માટે પેલા દુઃખ કાઢે જબરજસ્ત દુઃખ થાય એટલે મરસી હોય તો તમે પાસે પડેલી જોયેલી નહીં અરે આપણા લોકો તો એટલા દયા બિલાડી માણસી મોડી અને એનો પગ બિચારી ભગવાન બેઠા બેઠા એ તમે જોયું ના તમે કહો છો કે સારું કરી અને ફીટ લોકોની કે છે સાહેબ કશું આ ઉંદરા દયા કરો ભાઈ નિર્દય કરી નિર્દય કરી આ દયાળુ લોકો ના હું શું કરી રહ્યો છું ભાઈ મોટા મોટા સંતો સાધુ હા શિષ્ય હો આવડ મોટા દયાળુ પણ એ ખૂણામાં પડી જ રહેલું હોય દીવ દેવતા એ ધંધા ગુણ છે એક હોય તો બીજી અવશ્ય હોવી જ જોઈએ ભાવી ના એ હોય એટલે બીજું હોય दया ना दयास न दयाजिए दया जो हमने दया जेन गाय दूध खायरे रोज तो कहते ગાયો તો અમારું શાકભાજી છે કે ચાલે જ નહીં ઉછેરીએ પછી કાપીએ કે ખાવા ના મળે તો કોઈ છોકરું કાપીને ખાઈ જાય અને આપણે તો ના ખાય તો હમણાં શંઘમાં ટેવ પડી જાય લોકોને હમણાં સંગડ્યો તે મારે પૂજો કાઢવા માટે ઝાપટું ઝાપટ ઝાપટ કઈ બંધ કરવું પડે એટલે મરતી દયા દયા મુખ્ય દયા ઉત્પન્ન ક્યારે થાય પુનઃન્મ નો સમસો થાય તો દયા જ ના હોય આપણે કહ્યું લાગણી હોય દયા ના હોય તેમાં શું તફાવત લાગણી પોતાના મમતા લઈને લાગણી ઉભી થાય શું થાય છે લઈને અને દયા તો આપડે કોઈ બકરો કાપતો હે ને કોઈ જતો હે ને પટેલ કે બ્રાહ્મણ કે વાળીયા બધા ગાયો બધા કાપતા છે હે શાકભાજી માટે જ ઉછેરી અમારે ખાવા માટે જ ઉછેરી આપડે તો પગલા बिलाड़ी पग भागी तपास कर ली पे बिलाड़ी शु थे तो जड़ भागी गये बिलाड़ी शु थी बच्चों बेहतर તે બિચારી હોવા જ પડ્યા કઈ ખોરાક ખવડાવવા નીકળે તે એકાદડી તે લાવે તે બચ્ચાને ખવડાવે એના દાવણ થી પૂરું થાય નહી શું બચ્ચાને છોલી ને ખવડાવવાથી એને એને ખોરાક બચી ગયો નહિ દુ બંધ થયું એવા આપડા લોકો મારા બાપા આવું કરતા હતા બિલાડી મારે મારું કે એટલે ક્યાંથી શીખ્યો આ દેશમાં કેવા રેહવાનું થયું આજ રણછોડજી અહી આવ્યા તમારે તો આજ રણછોડી કઈ આવ્યા છે મંદિર માં જોયે પાછા આવે તો બોલીએ લોકો દર્શન કરવા આવે થોડી આપે આયા તો પછી મંદિર કમિટી બમિટી બધા દર્શન કરી જાય પ્રેસિડેન્ટ વેસિડેન્ટ બધા દર્શન કરે જાતે તમે બોલો શું બોલો તમારે તણછોડી આયા તાથી તું આયા ને તો કંટાળી ગયા છે તમે શું થયું રણછોડી તો કોઈ દિવસ કંટાળે જ નહી દર્શન કર્યા પછી બધા અમે મંદિર માં દર્શન કરીએ અમને પૂજારીઓ ઊંચા કરી ભગવાન આવે કે છે અને એ પૂજારીઓ પછી આવીને પછી પાછળ બહાર નીકળવાયુ માં આવી દર્શન કરી જાય કમિટી વાળા દર્શન કરી જાય પ્રેસિન્જર દર્શન કરી જાય આખું ગામ દર્શન કરે આખું આખું ગામ દર્શન કરે અમારી એમની રથોજની ગાડીને ફેરવે એમને આખું રોકડા કોક આવે દેખાય નહીં રોજ વાર ઘડી આવે છે એ કૃષ્ણ એ જ કૃષ્ણ કહ્યું ને પુરુષે મારો આત્મા છે એ શું કહ્યું બેન પૂછે છે કે પૂજા પાઠ બધું સેવા પૂજા કરીએ આપડે પાઠ ભણીએ મંત્ર બોલીએ એનું શું મહત્વ એ તો શું હેતુ માટે કરે છે તેની પરિ આવે છોકરો ના હોય તે મળે એક મકાન વેચાતું લેવું હોય તો તે મળે જેના સારું કરીએ તેના હારું ચાઇ શું હેતુ માટે કરે છે એ ઉપર આધાર અને કઈ પણ જગત ને નિષ્કામ ભક્તિ હોય તો મોક્ષ મળે શું કર્યું જગત ની કોઈ ચીજ જોઈતી ના હોય કરે તો કામના ના હોય ત્યારે કામના જ થઈને મોક્ષ માટે અને મોક્ષની કામનામાં ઇમોશનલ નામો હા જાગો હિન્દુસ્તાન ના આપણા લોકો ને હું કઉ છું જગાડવા માટે ધંધો મળવો પડે બે ઘર ના ઘર ના પોતાના વેપાર ના પૈસા નોંધો ત્યાં પહેરે છે જો ધર્મ ના પૈસા ના હોય તો પાંચ રૂપિયા જેટલો લાવું નહીં દોઢો રૂપિયા જેટલો લાવું છું આપણે હું જે સુખ પામ્યો એ સુખ મારા ઘટના પામો એ ઈચ્છા છે અને બધા ધર્મો બદલાઈ જવા છે ખાસ વર્લ્ડ ધર્મો એટલે મુસ્લિમ ધર્મ બદલાવો જોઈએ આ લોકોનો ધર્મ બદલાવો છે બધું બદલાઈ જવું છે આ લોકો એ દુઃખી છે બિચારા બેભાન પણ ચાલી રહ્યું છે થોડા વખતમાં